મિત્ર સમાન થઈ ગયો એનો ઉકેલ લાવી નાખો મિત્ર સમાન થઈ નથી વગર કોમ ના કુદા અહંકાર ની દખલ ની અમુક હદ હોય છે હદ એની દખલ હોય છે અમુક પર્સન ફેરફાર થઈ શકે બધું ભરે તૈયાર કરે તમારે જી આવું હોય ત્યાં આવો ના તેથી અક્રમ જો ક્રમ ને આપી આમ અમે માગે લોકો કઈ સહન કયા સર આવી ખોટી વાતો કરશે સાધુ ને હા બધા લાગે છે અવરું લાગે છે કે આવું તો કેવું વસ્તુ હશે હોય મોટર માં ફરવું છે આમ કરવું છે તેમ કરવું છે હવે બધું એમની નજર અંદર કઈક એવું જ આવે છે આ વાત જ નથી કે મારા તો જયંતિ ભાઈ પેલા જઈ ક્રમ માં બેસી ને અક્રમ રખાયું છે ક્રમમાં બેસી તો આ ઉપાસ બધા કેસે અત્યારે પણ પેલા આચાર્ય મારે છે પછી પાછળથી આઈમ જિલ્લા સિક્કા અમુક હતું બીજા આગેવાનો જે ચકાવી રાખી છે આગેવાનો એના દલાલો ચક્કા હા અમારા ટ્રસ્ટીપડા માં શું એક લાખ રૂપિયા ખર્ચ કરવા ત્યારે પણ ટ્રસ્ટી થવું છે દ્રષ્ટિ નું માને હોય ત્યાગી લોકો આપડા લોકો શું ત્યાગ કર્યા માર્ગ મળ્યો છે માર્ગ ના મળ્યો ભાઈ ના છોકરા થોડે બધું એલે એમાં એમનું શું દોર એટલે હું તો હું તો બધા લોકો બંધ રાખવાની જરૂર છે આપડે બંને ઉગાડ્યા છે તો એ નહીં પહેવાનું કહ્યું કપાળે એમ કહ્યું કોહન બંધ રાખજો અને આપડે ઉગાડ્યા છે તો કેપા એ કહ્યું આહાર વરાબો અને પોઈજન થઈ ગયેલી છે વાણી પોઈજન થઈ ગઈ મિત્ર ના એ હાથે કારણ કે વાણી બધી પોઈજન આપણે પનો પહે ને એટલે એ થઈ પડે નઈ જાતના રોગ થાય પણ આપડે અહીંયા આક્રમ વિજ્ઞાનીઓ કશું અડે નહીં અડે નહી પછી નર્દા ની ક્યાં હોય ત્યાં જાય અગાસ માંથી કયું કેપાળજી કહ્યું છે આરંપરિક સ્પીટ્યા આપડે મહત્વ વિચારો પડે સારું આરંપરિક સ્પીટ નથી કયું બગડી છે અધી બગડેન બગડે તો આ પરિ આવે છે કોઈ પણ સુધરતું નથી હવે કે આતે માર સુધારે પણ સુધરતું નહી ત્યારે જ ન જતું પડિમે આને હમજી ભાઈ આર્ય પરિગ્રહ છે આપણે તમે એથી વિચાર કરો મેથી વિચાર થાય કે આપડે આવા અમદાવાદ અત્યારે જવું છે તેઓ વિચાર આવે પણ છતાં એથી આગળ પાછા ના થયા પણ વિચાર આવે સમરમ કેવાય શું કેવાય સમ વિચાર આવ્યો કઈ ક્રિયા તો થઈ ને એ કઈ ગપુ નથી સંભ્રમ અને પછી તમે બોલ્યા મળે કે હું અમદાવાદ જોઉં છું એવું બોલ્યા સમારંભ ચલો વિચાર આવ્યો સંભ્રમ અને પછી પાંચ કલાક પછી હું અમદાવાદ જાઉં છું એ સમારંભ અને એવું બોલ્યા પછી પાંચ મિનિટ પછી ઉઠ્યા એટલે એ આરંભ ને વાત ના બધા પ્રયત્ન કરીને ગીતા કો શું કેવા માંગશે આરંભ હું અને પરિગ્રહ એટલે મારું એવું વિચાર કેવાયું સાધુ મારા છોડવા પડશે સાધુ પગલા છે ને પછી આરંપરિક નહીં ઉઠવું પડે આમ નહીં જવું પડે મૂકવા હારું જે આરંપરિક આરંપરિક રસ તો દેહ નહીં ચક્કર વારં મત તમને લાગે આરંપરિક સુધી આવું ઘોચવાડવા માં પડ્યું ચારે પાર આ પરિ એક ્ટ ટુ અંડરસ્ટેન્ડિક છે ગામી પાછા છે ને ચાર સંકેત છે કે જગત નું કલ્યાણ થવાનું શું કરવાનું નહીં તો આ તો ગાય ના પગલા માં આવી ગયું જ્ઞાન બધું બધા આખા જગત નો પગલા માં આવી ગયો બોલ્યું આરમ પારંપરિક નથી લખ્યું અક્રમ ને સમજી ગયા અક્રમ સમજી અક્રમ ને સમજીને દે શું લેતા હું તમને દેખાય છું પુસ્તક લાય ને દેખાય છું કેટલા હવે ફીટ થયું કે આત્ર વાતે પરિસવા નહીં ઇન મેદેશ માત્ર દ્રષ્ટિ કી ભૂલ તે અક્રમ સમજાય નિશાની પોતે અક્રમ સમજી ગયા જગત નું શું છે અક્રમ કેવું આવું સમજી ગયા તેની આ નિશાની આત્ર વાતે પરિસવા નહી માત્ર દ્રષ્ટિ કી ભૂલ માત્ર દ્રષ્ટિ એના પછી એવું સમજી ગયા આશ્રિસ્ત વિચાર આવું કઈ વિચાર માં જ આવ્યું પરિસર સમજાય કરેલું એમો તમને અત્યારે સમજાય જય અમારો સંદેશ તૂટી ગયો કે આશ્રય છે એ જ પરિશ્રમ છે આશરો છે તે જ પરિશ્રમ છે આખું જુગા આશ્રય ને આશ્રવ માની દેઠું છે તો આ ક્યારે પરિશ્રમ છે માત્ર દ્રષ્ટિ ભૂલ ગયે રત્ના જીને ઉપદેશમી આત્મા કર્મ ઘટન તત્વ જ્ઞાન જબ જા નહી જાને ભાવે ભાવી જાગ આત્મા अत्य जगत मिले भाव लोग मैं करेस्टा जो आज कर દાદા આ ફોડ તો અત્યારે બને હમણાં જ પડ્યો આ પત્નો આ ફોડ હમણાં જ પડ્યો ક્યાં સુધી ક્યાં સુધી પહોંચ્યા છે ને તપાસ કરી અક્રમ સુધી પહોંચ્યા અક્રમ સુધી માત્ર દ્રષ્ટિ ની છે મેને સમજે પાછ આ મારા ને આમલા કે શું કરું છું આ આ બસ તે તે તો એ તો એટલે તું જે કરું છું એ તો રિસર્ચ છે માં રિસર્ચ છે સમજાજે તો જો તો મતલબ અરે આ તો રિસર્ચ કે છે આજની તો વ્યવાર સે દેવજી નિશ્ચય કે હે આપ નહી ગયો નહીં કોઈ નઈ સંદેશ તૂટેલો નહિ વાત આક્રમ કહેવાય તો એનો સંદેશ ના તૂટ્યા નીકળે પુરાવો એટલે આજે તું કર્મ કરી રહ્યો છું પણ માન્યા ના આવે કેવું નહિ નહી દ્રષ્ટિ ફેરવી ના કોણ છે જે? મુખ્ય વસ્તુ એ લોકો જુએ કે દસમી વકીલાત કરે છે આવા કર્મ વધે છે જે આશ્રય છે એનો પરિશ્રમ છે એટલે કેવાનું કારણ ના રહ્યું કરનારો જો ભરતો જ નવો માલ હોય એટલે આપડે તો આશ્રવ કરો પણ પરિશ્રમ થયો ત્યાંથી આશ્રવિદ સંવર થયું આપણું આશ્રવિદ સંવર પરિશ્રમ કેવાય અને એક પૂછે કોના ગુ છે તે ગુસવાનું કે અને દાદા એ આખું બધું લો જેમ તેમ આટલા ઉભા કર્યા માન્યા ના જતા રેલા જતા રે કે આવી વાત બધી વાત જ કે આટલા દયા કહ્યું કે આખા આખા જગત જોડે વ્યાર બાજી રહ્યા છો બધા ધરબો જોડે મારે એજ એજ કરવું છે અમાવારે થશે એમ તો જો અક્રમ નામ નું વસ્તુ છે વિચારમાં ત કેવું થાય ને શું થાય અજાવી લાગી અને હવે તો પેલા જે પેલો સ્ટીલ નું કબાટ હતો એનો કાચ હતો તે મોડું જોવા માટે વાપરતા હતા કે ટાઈ બરોબર ધંધાય છે કે નહીં તેના માટે જોતા હતા હવે એના ઉપયોગ બીજી રીતે થાય છે ના બટક વાર જોઈ ને જગત આશ્ચર્ય બંને અને ફોરીન માં તો હે એ આલોચના કરવા લીધા છે ને કે અંધારા માં એ પેલી બાજુ ઉભો રહ્યો પોપ અને આ બાજુ અંધારા માં પેલો મને આવે ભયંકર દોષો શું નાસી જાય ભયંકર દોષો આ આરોજનાથી કેવી સુંદર કરે એક ખાનગી આટલું નહી રાખતા ધનશન એ પ્રજાને આ પ્રજાની ટન્શન ઇન્ડિયન પોતે કોઈ લાય ને લાયક દેખાય મને કોઈ વાત નથી ચલા ને પગાર મળે છે કપડા મળે છે ના એટલે તો બારનો લક્ષણ જોવાનું એ ઘણી વિજ્ઞાન એટલે બારનો લક્ષણ ઉપરથી અંદરથી માલ બને અંદરથી મળે તે પર દાટુ હોય કે ના હોય તો ઇતારિયા ઇતારિયા નહીં હોય હા દરિયા દાટુ હોય હા મે દાટુ ના ના પડતું ના પડતું તો ભાઈ ભાવવા ના પડતા ભાવવા ના અને આટલું જ્ઞાન કદાચ મારી વિજ્ઞાન આખા જગત જગત એટલે આપડે એમ કે વિચાર બંધ એટલે ચાર ચાર ખબર છે કેટલા બંધ થયું સમજ નહી સવારે ગમે ના જાણે ધ્યાન ધ્યાન ધન ના થાય તો એ સાધુ જ નથી આચાર્ય ભાઈ પછી ના થયેલા હોય કરી ના થયા હોય તો આપણો નમસ્કાર ના થયા હોય સોના ને શોરૂ કહેવાય કે પિતા ને શોરૂ અહંકાર થી બોલો ન કરો ક્રિયા શું નહીં કરો ખરા બધું કરે ને વાંચી ચલાય બહુ મો ભગવાન બચાવે લોકો માન માર્ગ હોય તો સ્વીકારાય વેદાંત માર્ગ હોય તો સ્વીકારાય બધા વિતરાગો ના લીધેલા માર્ગરાગના વિતરાગ જુદી વસ્તુ છે વેદાંતિ વસ્તુ છે જૈન ધનુ વિતરાગ પ્રત્યક્ષ મગ નો પ્રત્યક્ષ મગ અને જૈન મત કહેવાય ટુકડા થઈ જુકડો બાકી આપણે શું કેવું બોલે કહીએ છું આપડે મત અને મત ના ટુકડા સમજાવો તમે તમે તો એમ કહો છો કે મત માં પડ્યો મોક્ષ મોક્ષ જ નહીં કે મત મોક્ષ નહીં કોશો નહીં મત છે એ મોક્ષ નો માત છે મત છે ચાખો મત છે ને આખો તણાવ છે તો મોક્ષો માં ખુલ્લો છે પણ આપણે પીસી થઈ ગયા મત ને થયા પીસી કોઈ સ્વીકાર કરવા ત્યાં થાય એક જ અક્ષર એક જ અક્ષર મારી તબજા દેખાડશે દેખાશે મારી નો અક્ષર બાર દેખાશે રાજા એ ખાવા ના મળે કરો ક્યાંથી તમને તેવું તમે કરો તો એમ વિરોધી તો નથી અહંકાર ને શું કરવાનું અહંકાર ધર્મ માનતું ધર્મ તો પ્રેરિત હોય ક્યાંય કઈ ચિંતા કર્યું હોય મતભેદ ઓછા થયેલા હોય અંતર શાંતિ હોય ખબર પડતી પેલા પ્રયત્ન કે એવું કરી મારો ક્રોધ દબાયો શું લાગે હું થોડો મારો ક્રોધ નીકળતો જ નથી એટલે હું કઉ માં બેલેન્સ સરકી જ રહેશે મેં લાગ્યો એનો જે અહંકાર વધ્યો નહીં કે જેના ગોધ માર માડે ભરે જેનું મન રેલું હોય તો મન રજ થાય જેનો ભોગ થયેલો હોય ત્યાં આગળ આપણે જેનો જેની બાદ જે હોય તે બીજી ઘણી વસ્તુ મળે છે નહી પોતાને કરવાનું શું છે તેની આજ્ઞા મળે બીજું જો સરવાનું છે મનમાં સરવાશે કોઈ પણ મત મોક્ષ ખરો કોઈ પણ મત મત ભાઈ ની પણ કરે ન કોઈ પણ મત માં પણ એના અગલા ની લઈ જાય જો આ બગલા તો ગત મત કેવાય દરેક મત ને લાગુ પડશે એટલે આ મારું ભૌતિક મારું છોડી અને આ મોટી વસ્તુ મારું કરવાની છે યાર કરતા કરતા આગળ અને ભૂતકાળો તો હોય મહેનત કરવાનું કરશે મારવી ભગવાને કહ્યું છે કરવાનું નથી કરવું ઉદય ગરમ આ દિન છે એ કેવી રીતે ઉદય ગરમ કરાવે છે એટલું જ થાય મને કેવો ઉખાય છે પુષાર્થ દેખાય નહીં નામ પૂછા ઉદયકર્મા પુરુષાર્થ માં ફેર કેટલો ઉદયકર્મ છે છે તે દેખાય અને ઉદય કરના રીત ગયા ઊ થાય નીચે પડે પ્રયાસ કરે છતા પુસાદ ને જાણતા જ ના હોય પુરસાદ સામાજિક ચાર વધારે કરી માત્ર પૂછાય તો વગર તો આપણે સત્ય નું વલણ કરવા લાગી છે અસત્ય નું વલણ કરવા લાગતા સાચા પુર માં કરતા પણ ના હોય જ્ઞાતા દ્રષ્ટા એમાં જ્ઞાતા દ્રષ્ટા પણ હોય અને પેલા માં કરતા કરતા ભાવે પણ પશ્ચા દર્શ કરે છે अंतरिक्ष दिवस विवेकानंद के विरुद्ध होता है विवेकानंद हां अब ना बोलिए तो कोई है वो साहब दिखाई दी आलो कोई घर दिखाई दे सकता है ये क्रांति का गौरव दिखाई दे डबल मैन तो यदि मैं कभी कहूं थे परमहंस गुरु हो जयना कहो क्यों होवे પરમ ગુરુ જૈન ગુરુપદેશ વિના જનભૂ ગુરુપદેશ વિના જનભૂ સચન જૈન ભગો રે સર્ચન જૈન ભો આ મહા નાખેલું છે ગુરુપદેશ વિનાજન જૈનવો રે સજન જૈનવો પરપણતિ પરિમા પરિત પરિણને પરીમાને કહો ક્યો કહીએ સમૂરક પહેલો સમૂરક લોકો મારી મારી કર્યા રાખ એ ડાબી લઈ કુ રાત કારણ કે આખી થાય છે ક્રિયા કરતું ભાઈ ક્રિયા કરે છે અને મેં સામાય કરી ક્રિયા કરતું ભાઈ મમસ્તા ઈ ગે નહી ગેને પાન જૈ નવ ગોવેજન જૈનવ ગોવે ક્રિયા કરતું હાઈ છે પણ તમે પાંચરો કરિયા કરતું હાઈ મમતા એ બહુ ગમે છે તમે જે બોલો છો ને એ બહુ ગમે છે જૈન શબ્દ અનાદિ અનંત રહેશે આ જૈન શબ્દ જૈન શબ્દ અનાદિ અનંત રહેશે જે ભાષા સંસ્કૃત છે માતૃતિકાષા પ્રાકૃત ભૂલ ધર્મ ભાષા અને સંસ્કૃત સંસ્કાર એની ભાષા સંસ્કાર એની ભાષા જે ના હોય ક્રિયા જ્ઞાન હા ક્રિયા કરાવે જો જ્ઞાન કરો અને ક્રિયા તો જ્ઞાન જોડે ક્રિયા તો દાતી આવે તો દાતી બોલે છે રાજા આવે મેડમ મૂર્છા ને મૂર્છા ને ત્યાગ કીધો છે મૂર્છા ના ત્યાગ ને ત્યાગ કીધો છે વસ્તુ ના ત્યાગ ત્યાગ નથી કીધો એટલે ત્યાગ કરવો એટલે અનુકાર ઉભો થાય છે માટે ત્યાગ કરવાનું કહ્યું નથી મૂર્છા ત્યાગ કરવાનું કહ્યું મૂર્છા નો ત્યાગ અનુકા ઉભો ના થાય મૂર્છા ના ત્યાગ વસ્તુ આપે માં મૂર્છા હોય ફક્ત ના આવે એટલે પીઠું ખાવાનું સારી રીતે ચાય ખાવાનું સારો હોય અને સારી રીતે વઘારી પીવાનું એનો ન્યાય થાય પણ યાદ ના આવું જોઈએ ન એ બધા મૂર્છા સંબંધે જરા આપ વિશેષ જરા કોને આપ મૂર્છા સંબંધે જરા વિશેષ કોઈ મો સામાન્ય પ્રકાર હોય બધા હોય પ્રચેરી એટલે શું કે આપડે અહિયાં આગળ ના ભલે તો ભાવ ઉઠી ગયેલો એ મૂર્છા હું સૌ એટલે રાગદેશ ના હોય રાજદેશ ના હોય એટલે રાજદેશ